અને પૈસા તોય થઈ ગયા લાખો રૂપિયા હતા પણ ધૂંધવાળી તોય ગયા ના આપ્યા ને દે વા હવે એમ લાગ્યા થાય છે પૂરી થઈ ગઈ બરોબર એટલે ભગવાન શું કહ્યું તું મોટા બે પહેવાર ભરજિયાત ચીખોજ નહિ મોહ ના મોરજી કેમ કર્યું છે આવું મોટી કરી દાદા ભગવાન મારો મોલો હતો ભગવાન ભગવાને શું છે ભાઈ ભગવાને શું કહ્યું છે ત્યાં લોકો ત્યાગ કરે છે ને પછી છોડી છોકરા છોડ્યા એવું કે છોડ્યું તારે ભગવાન એમને પૂછે ત્યાં છોડ્યું તારા ઉદય કર્યું કે મારો ઉદય કરવો તું હંકાર શું ઉદય છોડ્યું ભગવાને ત્યાગ કરવાનું કહ્યું નથી આ હંકાર લેવાનો હોય ત્યાગ કરી શકાય અમે ત્યાગ અમે ત્યાગ બીજી વસ્તુ કહીએ છીએ આ દાદા સંપૂર્ણ ત્યાગી છે એવું અમે કહીએ કે કેમ ત્યાં મૂર્જા કોઈ પ્રકારની નથી આ વીટી કાઢી લોતો ગાળો તો મૂર્છા નથી તો બહુ નથી ત્યાગ કરશો વસ્તુ ભલે રહી મોટા તમને સમજ બધી વસ્તુ ભલે રહી હતી મોટા ના આપડે દાખલો આપવો તરુણભાઈ તમારા બે ના આવતા ભાઈ વડોદરામાં કે અમદાવાદ માં સાડી એટલા માટે લટકાવે સાડી જોડે દાગ મૂકે માસલા પકડવા માટે તારી જોડે જાગ ઉકે છે મળ્યું એમ લાગે કેમ આમ થઈ ગયું કે તારી માં ચીક રહી ગયું એટલે ખોઈ ગયો ના લાગે આપડે કઈ કેમ ને આમ થઈ કઈ નઈ કઈ નઈ ને આવું કરતા આપડે તાળા વાંચી દેતો જીતા આપડે મોહ ના બધા મોહ ના બધા ના તાળા વાંચી દઈએ અને આપડે મોકતે મોર અને પતય નઈ ગમશે મો ત્યારે બાર મહિના અમારો ટાઈમ લાવજો તમે કહો ત્યાં મને કેવો લાગે છે બોલવું બોલે બોલવું પડે જેવું બોલવું બોલે કેવું છે બોલે પણ જાણવું છે મારે જ્ઞાન જવા બધા જરાબર અભિપ્રાય એ વર્ષ વાંચવું આપડે સુખ સવારે દુઃખ ના થાય આપડે બોલતા નથી બોલનાર ને અભિપ્રાય આપે કે હું બોલું છું બરાબર છે મર્યાદિત પણ સામો માણસ આ વસ્તુ જાણતો ના હોય છે ના ખોટું બોલતો નથી ખોટું પછી મૃત થાય સાંભળો ઘર નીકળ્યા હોય લાલ ગાડી પહેરી હોય અમે ખોટું ખોટું ના બોલીએ અમે બરાબર થાય તરીકે એને સાડી પહેરી દાદા જાણો કે મેં એકદમ લાલ રંગ સાડી પહેરી હોય અને હું તારું બેન ને કેવી લાગે હવે તરુબેન ને એમ થાય કે આ સાડી તો નથી લાગતી પણ હું એમ કહીશ કે સાડી નથી લાગતી તો પુષ્પાબેન ને દુઃખ થશે એટલે એમ કે હા સારી લાગે એવું કેવું હા એવું કેવું જોઈએ મનમાં તરુબેન એમ જાણે કે આ મારો અભિપ્રાય નથી પણ એમને દુઃખ ના થાય એટલે એમને દુઃખ ના થાય એટલે અચ્છા ધારો કે તરુબેન તો? સામે કોમને પૂછવા ગયા કોઈ વખત એવું પણ થાય છે કે કોઈ માણસ તમને પૂછે ને તમે પછી સપડાઈ જાઓ કે હા વાળી જગ્યાએ આવું પૂરતું કેમ કરવું પાંચ જણા બેઠા હોય બે જણા એગ્રી થાય અને ત્રણ જણા એગ્રી ના થાય એટલે તમારે તમને બેસાડ્યા છે મૂગા માટે નઈ બેસાડ્યા એનાલિસિસ કરી અને તમારો ઓપિનિયન માગે છે હવે કોઈ વાર એવું આવે કે ઓપિનિયન એવો હોય કે કોઈને હર્ટ થાય કારણ કે બહુ કન્વિન્સિંગ હોય પણ પોતે સમજી ન શકતો હોય હવે એ બેઠો હોય તો લાગે કે આ માણસ નુકસાનકારક છે કારણ કે મારી જેમ વિચારતો નથી હવે એ સંજોગોમાં યુનો આપણે કે ડિપ્લોમેટિક થવું કે ડિપ્લોમેટિક કે કે અમે એવી બોલું પછી એ ઓપિનિયન બંધન નું કારણ છે બંધન નું કારણ છે આપડે અભિપ્રાય તો અભિપ્રાય આપના ખોડ જગત ના માટે વાન ત્યાંનાથી લોકો તો એમ જ વાંધો હતા ત્યાં ભગવાન આપડે આગળ આવ્યા છે મિતરો તારી ને ઉભું કર્યું ભગવાન હાથે જ ગાદે તારી ને ઉભું કરે તારું સ્વરૂપ એજ ભગવાન છે તારું સ્વરૂપ એ જ ભગવાન ભગવાન મળેલા ભગવાન કોને બનાવી લાગે છે ભગવાને ભગવાને એકલા કે ભાગીદાર બહુ શક્તિ છે ત્યારે તમારું કરેલું કરું છે કેમ નહી ભગવાન શું કરી દે આપડા શું કહી દેખી દુઃખી જાય છે મને તો મને સમજાવે સમજાવો દાદા હા આ બધી લૌકિક વાત તો જાણે નઈ તે મનમાં પણ ખોટું છે કે તમે માનીએ છીએ ક્રિએટર અને ક્રાઇસ્ટ એમને કહેલું છે માનીએ છીએ શું ખોટું છે એનું ખોટું નથી ગોડ ઇઝ ક્રિએટ ઇન કર્યા ક્રિશ્ચન વ્યુ પોઈન્ટ વ્યુ પોઈન્ટ મુસ્લિમ વ્યૂ પોઈન્ટ ઇન્ડિયન વ્યુ પોઈન્ટ નોટ ભાઈ ફેક વાર્ષિક એવું નથી શું કહેવું એ તો બધું એ થઈ ગયા આશ્ચર્ય પણ વાપીક કરી ફેક્ટું વાસ્તવિક એ દી પદલ ઇન્ટરલ છે વિજ્ઞાન થી બોધેલું છે વિજ્ઞાન થી બોધેલું જગત છે વર્લ્ડ હઝ નોટ ક્રિએટેડ ઇનસેલ્ટ ઓલ વર્લ્ડ ઇઝ ક્રિએટેડ કરેંગ બાય રિલેટિવ ફાઇન નોટ બાય રિયલ ફાઇન બાય રિયલ ફાઇન ધ વર્લ્ડ ઇઝ દી પદલ ટેસ્ટ ઓન્લી ટાઇમ થી ધ સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે ટાઇમ થી ધ સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ જેમ 289 દેગા થાય પાણી થી જે એવું થાય હું તો એવું કઉવાને દુનિયા ગણી છે અને એ ચલાવશે ના એ શું ઘડે વિચારો એ કુંભાર નથી ભગવાન તો પૂછ્યું ભગવાન નથી ભગવાન છે ક્યાં રહેશે તને શું લાગે અમને તો એમના ઉપર રહેશે ઉપર કોઈ બાપો રહેતો નથી બધે ભાઈ આકાશ છે ખાલી ઉપર કોઈ રહેતું નથી તાર એડ્રેસ આપજો ભગવાન જોઈ શકાય છે પણ ભગવાન જોઈ લેના દેખાય છે પણ તમને દેખાય છે આ ચામડા ની આખી ના દેખાય એ તો દીજે શીખશું દાદા આપે ત્યારે આ દાદા ભગવાન ત્યાં દેખાય તે નાય ભગવાન દાદા તો નાની પુરુષ છે ભાદ્રી ના પટેલ નાની પુરુષ મે દાદા ભગવાન તો પ્રગટ થયા બ્રહ્મણ નો નાશ નહીં થોડું કગલ સોલ્વ કર્યા ને કજલ ઉ થાય નહીં બેને બેન છે તને તો આ પ્રાપ્તિ કરવાનો હક છે તારે મારો હક છે આપો શું બીજા બધાને મને એવા આશીર્વાદ આપો કે મારા મનમાં એકદમ શાંતિ થઈ જાય શાંતિ નહીં કાયમ આનંદ અને ચિંતા એ નહી થાય એવી કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન નમજ હોય કૃષ્ણ ભગવાન જોડે જોડે જાય નહીં એ કરું છે પંચોતેર વર્ષોતેર જ્ઞાની પુરુષ બધા બહુ છે આપડે કશું કહે છે ભગવાન પાવર કહેતો નહી જોઈએ દેહ ના માલિક નથી માલિક નથી આ વાણી કોણ બોલે છે ભગવાન ભગવાન ના બોલે છે હા ઓલ નથી એના પછી આવે નાખે અને હું તો જેવું છે એવું કહે મારા અહંકાર ને પછી ઈચ્છા ના હોય એ ભગવાન મળે પછી કોઈ પ્રકારની હોય નહીં કે મુક્ત પુરુષ વચ્ચે ત્યાં પ્રચોડિયા જે બંધેરો હોય ત્યાં પ્રચોડિયા છે ગીતા એ જે ભગવાન પાસે જે હતું હતું જે જ્ઞાન હતું એ જ્ઞાન દાદા આવે સંગીત થાય સંગીત થાય આગળ વધે ના સમજ આત્મા થેતન થયું પણ આવું છે આ બે સારું નથી આજે અનુભવ ના થાય વિચાર કરતો નથી જાય પણ જુદોથી શું થયું શું શું શાંતિ વિચારે ચિત્રાંગલ હૈદરાપુર પેન્ડિંગ હે ચિત્ર સૌ એ તો બુલીસ પાલન હતું અને ફુટબોલ હતું રે બોલ એ વ્યાજે જો બીજો બીજો બીજો આ તો એનું નામ આને છે જે પછી તમારે જનરલ તમારે જે આ તમારે સത്യ સુધાર સુધાર ઇસહાર ઇરાકરે એ તો એ એ તમારે તો જવાનું આ એ દીગો કાળે તો રહીને રહે છે ચાર વગર દ્રષ્ટિથી ચાર વગર થઈ ગયું દ્રષ્ટિથી આપણા જે સત્ય સુધાર આખા જગત માં તે તને બતાવશો દર્શાવી ગયા શું કહે અને ચતુર ચતુર્ પુરુષ ને કોઈ ચતુર્માસ ને આંગોળી કરી રહ્યા છે તો એ સમજી જશે આંગોળી ની દ્રસ્તી મળી જશે લોકો અહિયાં જતા હોય દેખાતી નહીં દેખાતી દેખાનાર કે દેખાય એવું કેવા માટે ખરો અન છે પણ એ સુધાર તેથી શાંતિ થાય એટલે એટલે બાબા આવા બધા જીવે જે હું આ છું અવે અવે તેથી આત્મામાં ગયો દેતી જે ની ની દે દે લીધું નિયમે લડતે તન સ યોગા કાણ નાદી અનંત અનંત અનંત કાટિયા કાંકે કોઈ ન કરતા તે એનો ભાગે જ ન મળે લીલક સંતલ માં જતી દેની દેતો માન ધનથી ગુરુદેવ ની આમ આજ્ઞા પહાય પોતાના આત્મા ધંધો તક એમને જોયતું નહીં પણ તારું નીકળે છે ત્યાં કહેતા ના દરિયા એમ ના કીધું દરિયા નહીં કાંક્યને સુલેટે સહેજ બને જાય થાય થાય એક મારી કરે છે એને પોતાનું ઇસ તો થઈ ગયું જે કરે છે તા એક મારી કરે છે આપણે એને એક વેંતે ઇજી કરવું હું હવે એક મારી હું કરતો એટલે એને એપ્લેનસ મરાય ના એને એકલેન લેકે કે જો કે દેખે છે કે દેખે છે હું જાય હું જાય હું દેખે છે તો મકડાનો કેમ ગોલ છે ને મને પણ બતાવા એ વાઇફરીને હું તમને વાઇફરી તો બોલતો તો આતેના આરી દીતે હ મેને એક હા ની જ નકારાનો હતો મેં તારા હી માથે છે કે તારાની બોલતો પાકુ થઈ ગયો છે અંદર બાઈક ખેંચ થઈ ગઈ અસ્કુને આયે સુખ થઈ જવો બરાબર સંતુર નારિયેલું પાણી પાણી કુદરત ની જરૂર છે તમારી પત્રિકા પહોંચી હતી વિગત વિધિ થઈ ઉત્તર માં મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી વૈરાગ્ય ને લીધે જોતા ખુલાસા લખી શકતો નથી जो के अन्य कोई ने तो लगे थोड़ी मुदत अद्भुत छूट कंटा हूँ बीजो ममीर छूम मैंने आत्मिक शक्ति वे जाना મારા ગ્રહ દસ વિદ્વાનો મળી પરમેશ્વર ગ્રહ કર્ણ મતભેદ ના બંધન થી તત્વ પામી શકી નથી આપના તો ક્યાં આવ્યા પણ અમારા હૃદય મને એટલે આત્મા એ ઝંખલાવું છે જે ધર્મ પ્રવર્તા વિશે જ થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્મા એ ઝંપલાવ્યું છે જે ધર્મ પ્રવર્ત તેના મારો ભગવાને જે ધર્મ ચાલુ કર્યો હતો મારો ધર્મ કર્યું મારો ધર્મ એટલે એવું કેવી રીતે અત્રે એ ધર્મ ના શિષ્યો કર્યા છે અત્રે એ ધર્મ ની સ્થાપન કરી લીધી છે महानिती हमना ए धर्मना माते एक दिवसे तयार करी छे। आखी मा करी ने ए धर्म प्रवर्ता मारा उत्कंठित आदुत बात दर्शाई नहीं दर्शाशो પણ એક તમે એક ને તમે કેવી રીતે ખબર પડે દાદા એમાં घना सहायक थोड़ा महान शिष्य अग्रेसता भोग शक्ति अद्भुत हो आवा लगता हूं तेने संसार पर्ये, जागे हमना पर ते नी ना ना आपणी हमना तो सो तैयार शक्ति अद्भुत हो संसार त्यागी हूँ पराक्रम खातर थोड़ा नहीं से इनी समान है एन थी चुको छूम कहूँ तो चालो जुओ तो खरा सृष्टि के रूप में मूक पत्र शु जान लखो विचार दर्शा એમાં લાગે છે ને કે જુઓ તો ખરાબ ને કેવા રૂપ માં મૂકીએ છીએ અમે તમારા વેપાર માંગ્યા આવે તમે જાણો છો એટલે અમને કોઈ તો મજા નથી દાદાજી સાક્ષાત પૂજા સેવા ચાલે તમે જેવી સૃષ્ટિ કરવાનું બીજું જતું છે એવી સ્મૃતિ તમે કરશો તારે તમારા બધા મહાત્મા હશે બધા મહાત્મા તમારી સ્મૃતિ જોશે મહાત્મા ને મોક્ષિ જોઈને ખાતરી આપી દીધી દાદા એ સરસ જોવાની ઈચ્છા લાગે છે મને લાગે છે કાંતિભાઈ પૂછે છે કે હું જેમ ભગવાન માં વધારે ભક્તિભાવ કરવા જાઉં છું તેમ જાય છે સારી દુકાનો વગેરે કરીએ તારીખ થાય ના પડે એવું પડે છે અને આજે તમે ભગવાન મારે પ્રયત્ન કરો સારા કામ કરું કરો એનું ઘર આવે ત્યારે એનું ના આજે ત્યાર જે આવે છે ત્યારે અભારો પેલા તેનો આવે છે આજે નવો અભાર ઉપર તેની આજે ના આવે છે તમારી ચિંતા નહી સારું એમ કે છે ઉપર તો કોઈ લેતું નથી વિશ્વાસ આપવો જોઈએ વિશ્વાસ આવ્યા છે વિશ્વાસ છે એટલે આવ્યા છે દુનિયા કોને બનાવી હોય છે મને બરાવાળા બનાવી છીએ ને પછી આગળ પૂછી નહીં